વારે ઘડી શું કરું છું કે આ હિંમત બોલો બોલો જય સચિરામ ની આકાશ ને धरती के ऊपर किस चीज होती है आपके आसन लाया हम सबके के बीच में आपका आसन ऊंचा उस है उसमें आपने आसन लगाया संगत कहे दादा मेरा ये सब संगत कहती है कोई ये भी कहते है दादा मेरा मैं कहता हूँ मेरा ये कहते हैं ओ नीले अम्बर ते चांदा ज्योति तेरी વિચ સભા આસન લાયા કેવલ તમે દાદા મેરાસનતા બોલો જય જય be good ત્યારથી આરામ કરે જ્ઞાન આપે તેરી સૂરત મેં મારે મારે જાવા તેરી સૂરત મે મેં વારે જાજી મનુ દર શા આયાન આવના દાદા મેરે પાસ રેવા બી ના જા વાહ આયા મિલન मैं वा દાદા લટકન કુંડલ બાલે દાદા લટકન કુંડલ બાબા ફૂલ ખીલે જો તરે બાગ મે દાદા લટકન કુંડલ બાબા ખીલે નામ તેરે વાત My father, my father, my father, my son, I will be your son, I will be your son, I will be your son ંગ રંગી મેંગલી દાદા તેરે ગુડે ગુડે રંગ રંગ બા જો કે ભાગ થી મહેંદી આઈ રંગ બહુ પક્કા રંગ બહુ પક્કા લેકિન કુછ આદમીઓ ચઢ ગે ચે દાસ ગવા બેન દી દાદા દાસ ગવાસ ગવાેના દાસ ગવાના મેરાખોે સ્વાભા દેવી મેરાવામા મેરા સૂરત વારે જવા be marivarivar jamader durer theka નામ તેરે બસ બસના આવ્યો પ્યારા નામ તેરે બસના આવ્યો રાજા નામ તેરે રોમ રોમ તસ જારે રો के ताबे केवल कृष्ण है तो आप जुदा केवल कृष्ण जुदा आप सब देख, देख रहे हैं केवल कृष्ण के क्या कर रहे हैं, वो सब देख रहे हैं। सब सब तो बिल्कुल है होता है नहीं कभी होता ही तो आपने दो दो तीन रोज ऐसी क्या आपका उपयोग कैसा चलता है नहीं इसमें रहता है નહીં એ તો જામકો નિકા બરાબર ગાડીયા ગાડી આધાર દિન દાદા માય રહેતા બસ બસ હો બહુ અચ્છા મુક્તિ પચાસ હાથ ત્યાં જો ભગવાન કોઈ તકલીફ કોઈ ચીધી જરૂરી નહીં શાંતિ ની જરૂર બુરી બુરી ભગવાન બેઠ ગયા અંદર આકાશ આરામ કૃષ્ણ થઈ ગયા કેવળ યાદ નહી આતા બિલકુલ યાદ અવે આખી મોટા કનિચતાલી આમ લોકો બંને ભાઈ તો એનો ઇનકા પતા પહેલે لگا થા અમારો ભાઈ ઈધર થા બોલા જાને કેમો શું કરું અમે કઈ બંધ પડતો છે અને બીજું શું કરું ને ધાર બોલા જાય તો કારીગર કા કો બોલાય જાય કારીગર બરાબર કામ ના કરતા હોય તો વરિયારે કઈ કક્ષક તો કહેવા પડે કારીગર મારસ હોય કથાલે દે ગામ સે સિનેમા જોવાની એક ફાઈલ છે એમને સિનેમા જોવાની ફાઈલ છે એ ઓછી થતી નથી સિનેમા વખત દારો છે જિંદગીમાં એકસો ઓગણપચાસ થઈ શકે એમ નથી આપડે શા માટે કારખાના માં તો હજુ તારે જ્યાં સુધી ધારામાં એ પર્સનાલિટી નહીં આવે ત્યાં સુધી તો બોલવું પડશે અને કોક ને દુઃખ થાય તો પ્રતિક્રમ કરવું પડે એમ કરતા કરતા કરતા ધીમે ધીમે ધીમે પ્રશ્ન આ સાથી સાથે એટલે પછી પછી બોલ્યા વગર કામ થયા કરે આપડે જેમને હોય ને એ કરીગર વચ્ચેને મારી વચ્ચે આ સંતનો સંતના પડી જાય ને ના ના એ તો પ્રતિઘણ કરે કશું ના પ્રતિઘણ કરે એટલે કશું જ ના થાય તમે બળો તમે બળો પછી કરીગર અંદર કશું જ ના થાય એટલે સીધો ઉપર બસન થઈ જાય તો આ પોટુ છે ધ્યાન મારપતિ કમટે કામવાળી રેવા ના હોય કી ના હોય એટલે સીટી આપણે નોર્મલી ટેન્શન હોય એ છે ખબર એમ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 બધા ના થશે ના કઈ વહેલાવ રીટી જરૂર નથી આપી સારું માસવાનું કે જોસ કરવા બહુ થાય કે હાલ કે કેની વર્ષ થાય આ બધા કોન્સરટ આવી ગયા બધા આપણે જારુ કોન્શન જાડા થી મોળ છે પછી નિયર પડ્યું છે ને નંદન ડોક્ટર રાજવ વાળો કઉ જો ગાતો ઉડતો બનતું નથી એવું આ જ ગટન કરે મને મને વાળો જો મને ક્યાંક જવાનું છે હવે હવે કે પછી બધા મારી બધી ખાવા પીવા ની બધી નોર્મલ ઇટીટ્યુ દેખાય તું પ્રમાણ નો ખેર ના થયો એવું તમારે બધું કરવા જવું ને તમારે તો એટલું બોલવાનું આપડે નોર્મલ થવું છે જેવું તો ના થઈ જાય ને તમારું તો ફક્ત કેવું છે આ કડું રોજ ઉઠાવતું હોય તો બોલ બોલ કરવું કે આ નોર્માલિટી નથી આપડે કેવું કારણ આપણે નોર્મલ રહેવું રહેવું જોઈએ એટલું કેવું જોઈએ બીજું કશું પછી પેસા ફાયદા કરશે બસ બીજું એને જ પુરસાદ કર્યો છું એને જ પુરસાદ કર્યો પણ જગત ખબર જ નથી ને પુરસાદ એ તો બીજા આ ચક્કર ની ખબર નઈ લોકો ઊંધુ એતરી નાખે એટલે આપડે તને ખબર પડશે નથી એવું એય આ તો નથી પડતી ના એ તો দাদা જરે પકા ઉપયોગમાં આવી ને કે ખબર પડી જાય છે આંદર આમના એટલે અમુક અમુક બાબતમાં આ એ બધું પૈસા બધી બરો જતી ખબર પડે એવું છે એ ખબર પડવાની તે જ આવી કે લક્ષણ મરાય નહીં કરવાની કે સંદાસ બાયણું ખકડાય ખગડાય ની જરૂર નથી શું કહ્યું બાણા લાતો મારીએ સંદાસ ધંધા તો મટી જાય મટી જાય ના ખુબ મારી પગના વાગે ને પછી હશે ના એવું હાલ માથા અને તેમાં નવ ટકા ક્યાંય દર્યું નથી પહેલાનું જૂનું દરેલું હતું તે ઉડાડી મેળવી જૂનું દરેલું હતું દહીં તે ઉડાવી મેળ્યું ભરીને ભયડેલું ઉડી જાય બધું નવું દહીણું તો ક્યાં કર્યું પણ જૂનું દાઇણું છે ને તે ફરી ભાઈ બધું ઉડાવી મેળવ્યું શું હાથમાં જ રહ્યું નથી આ આ દેખાય છે ને તે બે પગ ને ચાર પગ થાય એવું છે બોલો કેટલો નફો થયો થતું ન હોય લોકો નો આજે સાધુ સૈન્ય આપડે ન કરવું હોય આનંદ રૌદ્રધાન જે આપડે કહીએ નથી કરું દા ની યાદ કરીને બી કરી નથી કરું છતાં સામારું કેમ થાય થઈ જાય નથી આપડે દાદા ઉતા તમે પ્રતિબંધ કરો ને માધો થાય નથી કેમ તમે કરો છો અમે પ્રતિબંધ કરો એમ કહીએ છીએ નથી પૂછો આપડું નાના જેવું છે ના દે એવું છે કે ના થાય કોઈમાં હાથમાં જો છે તો આત્મા નથી બે ભાષા જુદી જુદી ના હોય પ્રતિકમણ કરો પ્રતિકમણ કરાવડા એ તો થાય છે હા એવું એ તો થાય છે બધું સાથે જાય છે હોય ને તેને થાય જીવતો ઈ ગયો ખલાસી મરદાલી ગોઈજ થાય નઈ આર્થ ધ્યાન રોજ મરેલાનું મરેલું કઈ નવું આલે ચાલે છે એવું આપેલું છે કે હિસાલ બધું કામ કર્યા કરેલું એને પૂરેપૂરું સમજવો બરોબર વિગત પૂરક નહીં તો થયું સમજે ના આપણે પ્રતિમાન કર્યા કરવા ને કેવું મને એમ લાગે છે મો બધું જોઈએ નઈ જય ડાક્ટરે કહ્યું થશે તમારું એટલે થઈ રહ્યું આખી રાત સો એક મહિ ચાલ્યો નઈ ને આપણે ડાક્ટરને કહીએ કે સાહેબ મારું શું થશે એવું તપાસ ના કરીશું આપનું શું થશે તપાસ કરો મારું તો પૂછવાનું તમારે જરૂર જ નથી તમારે એટલી તકલીફ દેવાની જરૂર નથી આપનું શું થશે એની ક્યારે તપાસ કરો મારો કોઈ નામ જ દેનારો નથી ને કોઈ ઉપરી જ નથી પછી દખલ છે ઉપરી નથી કોઈ છે નહી દખલ છે તમને ઉપરી છે વડેવા હતા બાગ છે એટલે આપણે કોઈ વળનારો નથી ને આવે આમ થઈ જશે આપણું સ્વરૂપ ને જોડે આપણે વર્તન થઈ ગયું તો કેવા પડતું છે કેમ કે પડે પોસિબલ કેવી રીતે અને એના ઉપર કોઈ ભગવાન વિધો છે નહી એની મેં આપી છે પછી વાંધો મેં તને ગેરંટી આપી બીજા ભગવાન બોલે બોલાય નઈ ને કોઈ સાધુ એવું બોલે નહીં જાણે શું શું થઇ જાય સવાર માં શું થઈ જાય કરી ની રાખ થઈ જાય ને કરી ઉડી જાય ને બોલાયું અનુભવિત છે તે તો તમને મંજૂર છે મંજૂર છે ને તમને વ્યવસ્થિત માં જે હોલે હોય આ જમણ હોય ભલે હોય તમે વાંધો છે એમાં શું કરો પાછો જે ને. મારું ઘર વ્યવસ્થિત વ્યવસ્થિત માંડે એવું નથી ચિંતિત માત્ર કશું અડે કોઈ ભાઈ રાખવા જેવું નથી વેંદના ભાઈ વેદના ભાઈ આ તો તું તમારે માલ ભરેલો વણિક માલ ભરેલો નહીં સાત તમારે કેવાનું કે દાદા વ્યવસ્થિત જરાય હું હાથ કરી પણ મને કયું વર્ગ્યું આપડેરી બની નાખેરી છે ને ફરી ગોઠવે શબ્દ તમે મારા ઉપયોગ કરી દેજો જો તમને જરાક રસ્તો કાઢવા માટે તમારે મને પૂછવું છે ને પાડોશી છે ખાતરી પછી શા માટે પાડોશી રડતો હોય તો આપડે રડવા લાગે પાડોશી વરવાડો થયા જ કરવાની એની બજે ના વડવાડ થાય આપડે વગર પડે છે બારડીએ પેણેલો રેડે કોણ રડેલો આપણે વણિક નું ભાલ વણિક ને વણિક માલ ને અને આવતા પેલા ભરગે ને થાય નહીં કે થાય જ નહીં શું કયું આપણે કેવાયું જયંતિ તમને બેઠા નથી એવું કેવું કેવું આવશે પેલા ભાઈ ને આપડે ના ચલાવે એ બધી આવે પણ આપડે કેવું જયંતી કઈ અમે બેઠા છે તમને કશું જ નથી અમે છે ને કહે શું કહ્યું આપડે જુદાપડા બોલો છો તું પોતે પરમાત્મા પછી આના માટે આ બધું થોડો પરમાત્મા પણ આનો શક્તિ દેખાય છે તમે પરમાત્મા છે એવું ભાન થોડુંક શક્તિ ઉત્પન્ન થઈ જાય પછી કોઈ એને થોડી શક્તિ ઉત્પન્ન થઈ ત્યારે બધી સર્વશક્તિ છે નક્કી થઈ ગયું સર્વશક્તિ છે નક્કી થઈ ગઈ ને બીજા માણસો કોક ને કોક અપમાન કરે એને તમને અપમાન કરે પરિણામે બહુ બદલાતું નથી એટલે તમે ગણો કહો આખી બધી શક્તિ ક્યારે આવી ઝુંગાવે છે એટલે આપણે ગણો આખી બધી શક્તિ થોડીક જ નીકળી છે બીજી નીકળશે જેમ જેમ જેમ જેમ અનુભવ થશે તમારો શું અમે કનુબી સુધી કહીને અમે જ છે ને તમારો શું હશે પાડોશી ના પાડોશી કહીએ ભગવાન છે ચાલો ચલો કેવો ગુમા પાડતો કે જય કારિયા જય જય કાર બોલાવે ને બહુ બોલાવિયા સફરજન ના જેવો બધો માલ બધો કેવું વસ્તુઓ ખા ખા કરી ચાલીએ તો ભાઈ એટલે તમારો માલ જરા મૂળ માલ એટલે તમારે આ ક્ષત્રિયોની કિંમત રાખી શું કહ્યું ને એમ કેવું બોલ હા જયંતિ હમે જ છે આધાર આપશો કે મને થયું નિરાધાર થવા નહીં આખું સાયન્સ જ છે એનો ઉપયોગ કરતો આગળ શેર ચૂક્યો તો એનો અસર થશે બીજું કશું નુકસાન નહીં થાય તમને અસર ભગવવી પડશે આપણું સુખ નું વેધર બંધ થઈ જાય વાંધો નઈ ઓછી થશે તેમ સુખ અંદર થી વધારે આવશે બહાર ગુંસવાય તો સુખ આવતું હોય થાય તમારું સુખ ને હું ઓછું કરો છો શું કહ્યું એમાં કઈ બનાવતી નથી ને બે છીએ અને આ કઈ જાણતા નથી એ વાત એ નક્કી અને આપડે જાણકાર છીએ આ કઈ અમને ખબર નથી માથું દુખ્યું એમને ખબર નથી આપણને ખબર છે એટલે આપડે કેવું છે માથું દુઃખે શું કા પાડોશી આપડે કઈ ડામ બે કર્યા કરીએ માથે ખાલી નો ડામ નહી મારતા લો મન ને સંચાળવા લીધે છે મન સંચાર છે ત્યારે કઈ જવા ભજી ભજીયા દીખવા કશું દીખું એટલે મન છે તે ભગવાન વડોદરી તબ કેવું સરસ બતાડ્યું બે ભાગ ખોરાક એક ભાગ પાણી નો એક ભાગ અવાનો એવું ચાર ભાગ પાડીને જમી લે અને વેદના ભગવાને જ્ઞાન દર્શન ચારિત્ર સાઈડ નથી ચાર પાયા છે અહિયાં ચાર પાયા તપ કયું સર જે વેદના થતી હોય આ તો માથું દુખી આ બધી વેદના વેદના ગણાય ન એ તો જાણ્યા માં જતી રહે પતી ગયું પણ ઘસી ઘસી ને કાપતા હોય દુશ્મન ને કહી આમ કેવાય વિનંતી કરાય એકદમ કાપી નાખે વિનંતી કરી તો ના કાપે તમે એવા સંજોગોમાં આવ્યા હોય ત્યારે વેદના કહેવાય તપ કરવાનું છે આ પરિણામ છે અને આમાં રણ પરિણામ નથી એમ સ્વરિણામ મજબૂત રહેવું એનું નામ તપ છે પરિણામ માં મજબૂત રહેવું માટી નો માટી નો લેપ કર્યો બધો અને ચગરી જેવું કર્યું ઉપર નિરાતા અંધારા ભર્યા પછી આ આઠ જોઈ લીધું કે હો આ તો સસરા પાઘડી બંધાવે છે મોસલી પાઘડી બંધાવે છે એટલે એમને આથ ભગવાને કહ્યું સ્વરૂપ છે તારું શુદ્ધ આત્મા અને આ રીતે છે જય